બહાર નીકળે એવો રસ્તો માટે કહીએ બધા હોતો નથી આ રસ્તો હોતો નથી ભાઈ પૂછે છે કે આ બધા દુખો કારણ શું છે દુખા નું કારણ તમે કોણ છો એ જાણતા નથી એ છેતરવાદી વસંતભાઈ વસંત તમારું નામ છે ત્યાં દિવસે ઓળખવાનું સાધન પરિણામ ના પરિણામો કે છે पर तमरु नाम है मे बीज वसंत कम नलिक वसंत भाई हूँ को ख्याल तो ये बोले कौन ते को મારું નામ વતન ભાઈ આ શરીર મારું છે એમ કે છે આ મન મારું છે બુદ્ધિ મારી એમ કે છે જોઈજ વાળું છે તમે કોણ તમે મારું વારું કે અપમાન કરે તમને વસન ના કરે અથવા તમે વસંત થઈ રહ્યા છો એટલે અપમાન કરે તો વસંત થાય છે ને મારે તમે વસંત થઈ રહ્યા છો છેતરવા દુખાયા છે બધા એ છેતરવાળું બનકે જોઉં છે પછી છેતરવાળું બનતી કે ભાઈ આ વસંત અમારું નામ છે અને હું હું આત્મા છું हा बता आत्मा जाए नहीं चाल आप जाए नही चाले खड़ू તમને લાગે જાણવું જોઈએ દુનિયા કોને બનાવી કોણ ચલાવે છે આપડું કોણ ચલાવે છે તમે સુધી ચલાવ્યું કેટલું કમાયા ખબર જ નથી સરૈયા શું છે તમે ગમાતા હોય ને તો શું દાખો નહી ને કમાઈ જ જાઓ તમે કમાતા નહિ હું કમાયો કે હું કમાયો કોટ જાય એવું બોલે ખરા ભગવાન આવું નાગું જ બોલે કમાયો એવું કમાયું કોટ ગયા તા ભગવાન ગાલી પોતે કમાતો હોય ને તો બધા જોઈએ એટલા રૂપિયા પૂછ્યા બધા એટલે પોતે કમાતો નથી આ બીજી શક્તિ કમાય છે અને પોતે કે હું આમ કરું છું ત્યાં કોઈ એ કોઈ જમશે ખાલી તમે ઊંઘવાની શક્તિ તમારી ખરી કે જયારે ઊંઘવાય ને ભગવાન ની શું શક્તિ એ રાખે ઊંઘવાની શક્તિ તો એ લોકો ઊંઘી જાય એમ ઊંઘવાની પાછળ એ જ બધું કરાવે એમ કે ભગવાન જ બધું કરે છે ભગવાન જ બધું કરે છે ભગવાન કહેતા હોય તમારે સુગા કરવું પડે ભગવાન રાત બનાવે બધા ઊંઘું જ પડે ને જો રાત ની જાગતા હોય ભગવાન રાત બનાવે એટલે બધાને ઊંઘું પડે ને ભગવાન જો કહેતા હોય તમારે કરવું જોગા પડે એ બુદ્ધિ આપે કે તમારો સોળ ટાઈમ થયો ભગવાન ભગવાન પ્રેરણા આપે તો ચોર લોકો આગળ કે મને ભગવાન ચોર પ્રેરણા આપી પણ આકર્ષ છે ચોર નહીં એમ બરાબર ભગવાન છે ભગવાન છે આ તરફ માત્ર મારી એમ જ ક્યાંય મને ભગવાન કરી આપડે મેળ જ પડે નઈ બરોબર ને સાચી વાત હોય તો પડે અને સાચી વાત સમજવા માટે હું આવ્યો છું અને સાચી સમજાવી પડ્યા છે પછી આ ગોચવાડો રે હજી પ્રેરણા ભગવાન જગત માં મારે છે ભગવાન ભગવાન મારી નાખે છે લોકો ને યા ભગવાન મારી નાખે છે આપ્યું કોઈ ભીડ ખાઈ જાય તો લાંબુ હોય તો એનું જીવન લાંબુ હોય તો બુદ્ધિ આવી બુદ્ધિ ક્યાંથી આવી દવા પીવાની બુદ્ધિ ક્યાંથી આવી ખાવા બુદ્ધિ કયા લાવવાની જરૂર નથી હા બુ આપે એવા નથી બુદ્ધિ આપવાથી પાપ બધે ભગવાન તો જ્ઞાન આપે એવા પોતે ચિંતા ના કરે આ તો ભગવાન કે જી તું સિંદરે શોચ ના કરે કૃષ્ણ નહીં કરું એ કરે તો ચિંતા પ્રયોગ કરે ચિંતા કરવાથી આવતું છે ભગવાન પ્રેરણા કરે છે એક નો ચિંતા કરે બીજા ને ચિંતા થાય એક ને ચિંતા થાય અને બીજા ને ચિંતા ના થાય કારણ શું અજ્ઞાન તો આ બધું જ નથી સારા દુનિયા આખું જગત અજ્ઞાન અજ્ઞાન થી લાબો ભગવાન તો શું કહ્યું છે ઉગારીઓ ઊંઘ છે આખું જગત દાદુ સન્યાસી આચાર્યો બધા ઉગારીઓ આખે ઊંઘ જ કે દુનિયા કોને બનાવી એ બધું જાણીએ તો કોમ લાગે આ દુનિયા બનાવી લોકો તો બધા એમ જ કેમ ભગવાન બનાયું એમના બાપ ને શું થાય હવે ભગવાને બનાવી કોને માટે છે કે જે વિચારવંત લોકો નથી આત્મા જાણવા માંગતા નથી આત્મા જાણવો છે ત્યારે વાસ્તવિક જાણવું છે શું કોને બનાવી છે બહાર એમ કહીએ ભગવાને બનાવી છે ભગવાન ની બી ગતિ જતી રે પછી જાય ખબર ને એટલે ભગવાન તો ડીક ની ખાતર મૂકેલા છે પણ સમજણ ના પડે ઢોકા ઢોક ચાલી છે સાયન્ટિસ્ટની જાણે તો નિવેડો આવે ચિંતા ન ઉપાધિ નિવેડો આવે જગત કોને બનાવ્યું કોણ ચલાવે છે આપણું કોણ ચલાવે છે ભગવાન શું છે ભગવાન તો તમારું સ્વરૂપ છે તમારો પોતે જ છો પણ આપણે ખ્યાલ નથી ત્યાં શ્રી ભગવાન વાળા મુશ્કેલી ઊભી થાય બીજું ભગવાને જો બનાવી હોત તો આપડે કહીએ કઈ સાર બનાવી સાર નથી જાણતો પણ બનાવી ખરી ત્યા બનાવી બનાવી એટલે એની શરૂઆત થાય થાય કે કોઈ પણ વસ્તુ બનાવે શરૂઆત થાય કે જગત જ અનાદિ અનંત છે કેવું છે અનાદિ અનંતિંગ જગત છે કોઈ જરૂરત ના પડે ભગવાન તો હે ભગવાન બસ ભગવાન ભગવાન ના હોય ના દેખાય તો ઓળખો ભગવાન ભગવાન ને ઓળખો પછી કે છે કે ભગવાન મને કે છે ક્યાં રહે છે ઉપર ઉપર તો કોઈ બાપો છે બધું કોઈ રહેતું નથી આકાશ છે તમારી મારી વચ્ચે ઇનવિઝિબલ ક્રિએચલ છે પાંચથી ના દેખાય દુમી થી ના દેખાય ક્રિએચિવ ભરેલું શકત છે ભગવાન પોતે રહેલા છે ભગવાન આવે એ તમારા ખરાબ કર્મો છે નઈ ખરાબ ખોટા કર્મ વધેલો ગયા હતા બધું પૂછો બધું પૂછાય દરેક ને જે પૂછવું તમામ પ્રકાર ફરી ફરી આવો કાલ બે ખુલાસા થયા રાત નો પૂછ્યા પૂછો જે કઈ પૂછો તમે તમે ખુલાસો જલ્દી કરી સુખ ને ખોળે છે જીવ માત્ર નાના નાનો જીવ પણ સુખ ને ખોળે કોઈ દુઃખ ને ખોલે નહીં કોઈ જીવ દુઃખ ને ખોળે નહી જીવ માત્ર સુખ ને ખોળે છે અને સુખ એને મળે છે ખરું મનુષ્ય વધારે પડતું મળે છે પણ કલ્પિત સુખ મળે છે આ દુસ્તાક માં સુખ હોય એ લાગે પણ વધારે ખાઈએ તો થઈ જાય એટલે સુખ કલ્પિત કેવાય દુઃખ તો સાસું સુખ તો ગમે એટલું તો હોય ને એનો લાતું સુખ સનાતન હોય કાય એમ માટે ગયું નથી અમને એવું જોયું નથી જોયું ક્યાંથી જોયું એવું જોયું હોત નહી તો પછી શાંતિ અશાંતિ રહેશે એક મિનિટ પણ જોયું હોય એક મિનિટ કઈ બહુ થઈ ગયું સવાર થી સવારે ઉઠીએ કઈ ને કઈ એટલે સવાર થી ઉઠીએ સાંજ સુધી માથા માં ચિંતા ઉપાધી હા એ રીતે શું કરે શું કરે પોતે મારી બેઠો છે અંગે ચિંતા કરે તેઓ કોઈ ચિંતા છે મૂકી એવા ભાઈ મેળો હે ચિતા કરવાથી નુકસાન થાય છે વસ્તુ ને ફાયદો નહીં થતો વિરુદ્ધ તૈયાર કરે છે એટલે પુન ને પાપ નો ફળ છે બધા અમુક કેવી વસ્તુ નથી આ પ્રાદ ભોગી રહ્યા છે બધા ભારતમાં અને અમેરિકામાં ઘણા માણસો દુઃખી છે અને અમેરિકામાં ઘણા માણસો સુખી છે ને એનું કારણ શું એ પ્રાયો ભોગવી રહ્યા છે પૂર્વભુ માં જે પ્રાયો કરેલું એટલે શું કે જો તમારે સુખ જોઈતું હોય તો બીજાને સુખ આપો લોકોાય અને પુણ્ય બંધાય એટલે તમારે જયારે સુખ ઉદય આવે ત્યારે પ્રાપ્ત થાય ધારા પ્રમાણ અને બીજાને દુઃખ આપો એટલે દુઃખ આપે બસ તો રોજ જ કરવો પડે ને આ કરો સમજો પુરુષાર્થ કરો તો લાગે કામ કરવાનું રોજ રોજ નું જે કઈ કામ કરવાનું હોય તે ટાઈમ માં તાવદ થાય કરો ના થાય તો પછી તમે પુરસાદ નહીં કરના તાવ પુરસાદ કરો તો તાવ હોય એટલે માનસિક રીતે પ્રસાદ કરો છો એમ સારો હોય છે પુરસાદ કર્યો તમે શું કર્યા શરીર ને કોને કરાયું એમ શરીર ને કોને કરાવ્યું શરીર પાસે કોને કરાયું શરીર ની પાસે પુરુષાર્થ કોર્મ કરાયો કર્મ કરાવનાહંકાર કર્યું એટલું અહંકાર કરશે એક માણસ હવે જો પદ્માસન લારી અને રાણા એમનું ધ્યાન કરતા હતા દરરોજ કરે મેં કહ્યું કેટલા વખત કરો છો ચાર વખત ચાર વખત કેમ કરો છો પેલા થી બે વખત નહીં થતો તો ચાર વખત કરું છું એટલે આપડે સમજી ગયા શું કેવા માંગે પછી એવું બે બીજા એ કયો હતો કરતા ત્રીસ દરે કરતા હતા ચોથદારી કરતા શું કેવા માંગે છે આ પગ કરતા હતા જવાનું કે તું કરતો તો હોય તો અંતે શું કહ્યું પડે એવું તો બધા ના મદદ લેવી પુરસાર કેવાય ને મદદ પુરસાર કેવાય પુસ્તક માં રિલેટિવ કેવાય આ છે તો આ કામ થયું રિલેટિવ પુરુષાર રિયલ હોય આવું પુષા રાખો હિન્દુસ્તાન દુનિયા સમજી નથી ને અને કલાક મળ્યો આવું મળત હવે બેઠક છે પેલું અઘવાથી ઉતરાવત છે અને પેલો આરતી એનો પુસ્સા હતો પુષ્ક થઈ તો ભાઈ તો પગ હારા હોય માથો હારી ના દુખતું હોય શરીર કે જયારે કોઈ ગાર ભરે વસન નામ કે વસંત વસંત ગાર ભરે પુરસાદ ઓરસાદ થઈ જાય वही पर गुस्सा ऊँधो पुरसाद तब सात पुरसाद करो ये गाल बड़े बात कई बाज में हे तारा बढ़त से निमित्त से बचाव इसलिए तरह क्षमता राखो ये पुरात करमता राखो प्रसार कर ક્ષમતા રાખવી પડે માણસ સાથે થાય જો ક્રોધ કરો તે ઉપાધિ થાય અને ઉપાધિ થાય અને પાછું બીજ નાખી આવતા ઘઉું તો એ પાછું અરે જો ક્ષમતા રાખો તો ઉપાધિ ના થાય આવતા ભવડું પુણ્ય બંધ તમે જે માગો એવું કોલ ભલે સાડા અગિયાર વાગે જાઓ ચાર પાંચ જણ લઈને અને ભાઈ બને કહો ચંદ્ર બહાર ઉગાડવો છે સાડા અગિયાર વાગે ચંદ્ર કોણ છો તમે દાંત છો દા એટલે ઉગાડવું કે આપડે શું બોલાવ ના બોલાવે આવો પધારો બધું બોલે નહીં સંસ્કાર છે ને આપડા સંસ્કાર આર્ય સંસ્કાર છે ને આવો બધાઓ બિહાર આપણને પણ મનમાં થાય કે અત્યારે કઈ થી હું એ પુસ્તક માનું છું એને હું ક્રોધ માનો છું જે મનમાં થાય છે ને શું મનમાં થાય કે આ ક્રો ક્રોધ એને ક્રોધ માણે ક્રોધ ક્રોધ ક્રોધ બહુ જ બધું ક્રોધ જ કહેવાય કારણ ભાવ કર્યા बोलावु मन अतारे ना बोला बोली गु कर तो आप कृष्ण भगवान ने जो मानता होता है આ બધા સંજોગો લઈને બોલી જીતે રાખીશ અને મારી ફરજ બજાવીશી નાખીએ તો ચાલે ઘૂસી નાખીએ ચાલે દાદો કેમ હોય આમ ગપો ગપ ચાલે અહિયાં આપડે કોઈ થાબડ મારીએ પછી સોરી માફી માંગીએ ખબર પડ્યા પછી માફી માંગ્યો તેનું શું એમ કે શું ના પછી તમે માફી માંગી માફી ના માગી હોત તો તમારી બેડી ઉપર થઈ જાત બેડી બંધ થઈ ગઈ શું કયું લાગી મનમાં દુખ આપે તેને દુઃખ લેવાનો અધિકાર નથી તમને કોઈ પણ માણસ દુખ આપે છે તે ગેરકાયદેસર નથી કાયદેસર છે માટે કાયદેસર દુખ આપતા આવ્યો છે તમારે બે ગાળો આપડે ચાલ મારો પતિ ગયો નથી એટલે આપડે ચોખ્ખે કહી દેવાનું હિસાબ જમે કહી દેવાનું બે ગાળો આપ પેલા આપી છે બે કહી દેવાનું નહીં તો બધા કોણ જીવે આપડે રોક્યું કરે બે આપ્યો વાત બધી દુનિયાનો નિકાલ ના થાય નીકળ્યો અમે આખા વર્લ્ડ નો સાયન્સ આપીશું તમને એક એક જગ્યાએ ભૂલ નહી થાય વાત સમજે પડશે ને મોટર નો ધંધો મનમાં શું થાય અત્યારે ગઈ થી પાછા મનમાં થાય પછી જોડે અરે પાછા વસંત શું થોડી જાય ચા બોલે પછી આપણે ધર્મ કેમ કેવાય છે ધર્મ તો રેતી કેવાના ધર્મ નો કાંકડા બધા મળ્યા છે માટે ચેતો એટલા માટે હું આસ્યા ગયા છું તમે આ જગત તો ન્યાયી છે એમાં ભગવાન નું ચાલ નથી કોઈ નું ચાલ્યો નથી આ તો ન્યાય છે કોઈ એટલે તમે જોય થી શું હતું તેનું ફળ આપશે અને અવત દીશો તો તેનું ફળ આપશે આ બધું હિસાબ છે રાત્રે જાણી લોકો નિહર આવશે પછી ભગવાન કોઈ ની ભરે માપી વાલે કેવું કશું બને પણ એમની ભગવાન ની સાક્ષી હોય છે જે મારતા હોય ભગવાન કૃષ્ણ ભગવાન ગમશે તમને કઈ વાત કઈ ગમશે કે કંટાળો આવે છે દ્દન ખરો પુરસાદ તો તમે પુરુષ થયા પછી પુરસાદ થયા હતા તો પ્રકૃતિ તમને નચાવે છે એમ તો મે નાખી રહ્યા છો ને એટલે પ્રકૃતિ પ્રાકૃત પુરસાદ કહેવાય કરો પુરસાદ નક્કી થયા પછી પુરુષ થયા પછી કરો કરો પુરસા પ્રગટ થયા છે ચૌદ દુખ નો નાદ પ્રગટ થયેલો છે આખા બ્રહ્માંડ નો નાદ પ્રગટ થયેલો છે જે માગે આપવા ત્યા છે હું તો તમને કહીશું તું શું તમારા મારે ચાર કુટા છે ને આમ કરવા આમ કરીને કરું દાદા ભગવાન ના ચિંતન જયારે મારે ચાર પૂરી થઈ જાય તમારા ભગવાન ભાઈ માગો આપવા ત્યાં માગો જે માઘો બાગતા ભૂલો શું માગું છું સુખ સુખ ની પ્રાપ્તિ કરવા માટે શું કરું છે કોણ કે છે કોઈ શિક્ષા માણસ હોય તેને કહે ભાઈ એટલે અમારી પાસે માગો તમારા શરીર સુખ દુઃખ સનાતન સુખ માં આગુ બધું શું કાઘો એ આપ્યા તે સુખ નઈ તમે જે માગો તો તલભાગણી ના માલિક ના હોય મન ના માલિક ના હોય જેના દુનિયા ની કોઈ ચીજ ભીખ ના હોય જબરજસ્તી આપો તો એમને કરવું જરૂર નથી હા આવું આપો તો એમને પામનું નથી સ્ત્રીઓ વિચાર ના હોય તારી બેરો માલિકા નિમિત બની ગયા ભાઈ ને નાનું ગઈ ને બધા બધા નટુ ગઈ ને બધા પુણ્ય છે તારા ને તમેશ નોલાઈ ગયા છે એ લોકો સમજાવો ભોગવે તેની ભૂલ આપડે જતા હોઈએ મુંબઈ ગજુ આપડું કપાઈ જાય કોઈ ના કહ્યું આપડું આપડું કપાઈ જાય એટલે આપડે જોઈએ બે હાજર ગયા હોય આઠ હજાર બસો હોય અને આ ગજાર બે હજાર ગયા હોય આ તમારો હિસાબ ચૂકવા કુદરત ના નિયમ ના હતી ને ખબર પડી ને એટલે આજે પકડ્યા એને પેલા બે હાજર પકડી ગયા કાપનારો શું કે છે પણ પછી સહ છુ કે એનો ફળ તારો ભોગવવાનો જે જવાબદારી પછી તારી શું કેવું એટલે ગજણ આપવાની જવાબદારી તારી દાન આપવું હોય જે કરવું હોય બધું દેખાય છે અને મારે આગ કર્યા કરે એની જરૂર નથી એ આપડે કર્મ ઉદય હતા નઈ એ ભેગો કરી આ લોકો કુદરત એટલે આપડે કરુક્ થઈ ગયો એટલે આપડી ભૂલા એ માટે ભોગવ્યું હજુ પકડાય છે ગુનેગાર તારે એ ભોગવ છે એટલે ભોગવે એની ભૂલ છે આ દુનિયા તે ભોગવે ની આપડે બે હાજર કપડા આપડી ભૂલ બીજા પૂછવા જવાની જરૂર નઈ આવું આવું હવે વળી તો ભવ ની જ બહુ દોષ તો બીજું ચીધું એટલે આપડે તમે સમજી રહો નું આવું દુઃખદે તો આપડે મનમાં સમજી મારી ભૂલ છે એટલે આપડે મારી ભૂલ માની તો શાંતિ આવી જાય અને નિવેરો થાય કહ્યું તને દુઃખ દે સેવણી શું જોવા જેવી છે અરે એક એક વાત ફોડ પડે તો કામ થાય નિવેડો નહીં તો ના આવે નિવેડવા તવતાર હરણ તવતાર ભટકે તો એ નિવેડ આવે એવા નથી હિમાલય માંત્મા શુદ્ધાત્મા માં શું ફેર ભાઈ પૂછે છે ચોપડી માં રાખી છે એ પછી પૂછે છે કે આત્મા અને શુદ્ધાત્મા એમાં શું ફેર આત્મા તો જીવાત્માય જીવાત્માત્મા એટલે શું ભૌતિક સુખ ની બહાર એ આત્મા ને જોએ છે કે શરીર જોઈએ છે એ આત્મા જોઈએ છે કે શરીર જોઈએ છે જે ભૌતિક વસ્તુઓ જોઈએ છે આત્મા ને કે શરીર એ જીવાત્મા ને ભૌતિક સુખો બેસો બિચારો બેવા દેવા નથી બધું અહંકાર જીવાત્મા છે શું માન્યું છે હું છું એટલે એ આત્મા જીવાત્મા કરાય શું થાય જીવાત્મા જીવાત્મા એટલે મરે જીવે કાયમ નો રેણી અને પુત્રાત્મા એટલે કાયમ નો અને આ મળે જીએ અને ભૌતિક સુખ માં જ ઈચ્છા હોય જીવ અને શિવ નો ભેજું જીવ ને આ ભૌતિક સુખો આખો ગાળો એ જ પાડો હોય એમાં જ રચેલો બચેલો હોય અને શિવ કોણ કારણ કે પોતાના સાદા સુખ ના હોય એ મે ખાઈ લે કે ભાઈ તો સારી હોય કે ના હોય એને કઈ સવાલ નહીં પણ ખાઈ લે તો જે મળી આવે કે જે મળી આવે તે અમારા છે બીજી ભાગ્ય નહીં દેહ નું અને આત્મા નું બે જુદી વસ્તુ બે ભાઈ જુદા છે વસ્તુ કર્મ આ ભૌતિક વાતચીત કર્મા થવા માટે શુદ્ધાર્થ માં થવા માટે શું કરવું એ તમે કરી આપીએ प्रगट पाप અમારી આજ્ઞા મળે તો એને એક ચિંતા થાય બે લાખ ડોલર નો દાવો કરાયેલ છું જ તમારી પર એક ચિંતા ના થાય બે છોડતા ગુલાબેન છોડવાનું ગમતું નથી પણ શું કરે બોટલો હાઈ ચાલ ધો ભેગું પડી પણ હજુ નથી કરશે બધા એવું કશું થોડા જોજો તો થઈ ગયા ભાઈ લઈ આવ લોસ એન્જર્સ માં એક રામ મોહન ભાઈ કહ્યું છે તે ગઈ સાર કેતા હતા કે દ આ ગાડી તમે લઈ જાઓ ક્યારે લગત ગાડી હતી આ ચાર પાછા માંડ્યા આ ચાલ બીજા આગળ માંડ્યા મગનભાઈ કહીને મારી ક્યારી લાખ ગાડી તમે લઈ જાઓ મારા અમારા બધા ઈચ્છા છે કે આટલી દાદા ને દાદા પર ક્યાં પહોંચતી દાદા ને આવડી એટલે તમારી જગ્યા આગળ તમારો જે કાગળ રસ્તો છે ને ત્યાં આગળ થઈ રહ્યું છે બધું બંધાઈ રહ્યું છે બધું ઉતરવાનું સ્થાન થાય તો પછી આવો હું આવું ત્યાં રૂમ માં બધા આવું ભૂલા ભાઈ કઈ ભેગું થઈ ગયેલું છે કે વસંતભાઈ ભેગું કરી નાખ્યું છે એમને લઈ આવો દેશ માં મારા માટે કઈ છે એમને ભેગું કર્યું છે લઈ આવો અમને મને થયું છે હજુ તો આપડા સ્વામી कि स्वामी स्वामी स्वामी क्या दुनिया थी आप आपके, आपके आपके थे थे आधार भरत क्षेत्र कहवा पांच भरत है आप दुनिया जो बीजेपी आपकी दुनिया जीजा पांच से महाविधि क्षेत्र से અને ત્રીજા ક્ષેત્રો છે દોઢ લાખ દોઢ લાખ ઉંમર છે હજુ લાખે ઘરે જાય છે એમનું મંદિર તો બનજાય છે આપડે સાંભળે તો હિન્દુસ્તાન નું લોકો